મુક્તિ ના પ્રકારો થી તમારી મુક્તિ થઈ નથી થઈ બસ માં બેઠા દસમાં મુક્તિ ના થઈ ત્યાં મુક્તિ પ્રકાર પણ છે આ બીજા શાસ્ત્રો માં જે વર્ણવે છે મુક્તિના કોઈ પણ બંધાયેલો મુક્તિ હોય બંધાયેલા છો માર બંધાયે છે આ દે દે બંધવ દે દેદારી જી જીવ બંધાયો છે દેદારી જી નું નામ છે શાંતિલાલ શાંતિલાલ હે શાંતિલાલ સરかん શાંતિલાલ સા અત્યારે તો એવું ભાસે છે અત્યારે તો એવું ભાસે છે તો નામ સંતે લઈ છે સા નામ સંતે લખ તમે સંતે લખ એટલે બે એક થઈ જાય છે અત્યારે તો બે મુક્ત થાય માયા થી એ જો ને એટલે મુક્તિ એ પોતે કોણ છે એટલે માયા ની મુક્તિ થઇ જાય માયા દુખ દે છે નાના પ્રકારના કે ના દુખ દે છે સંસારિક સંબંધી નાયા એટલે બધું જ વર્ણન આવી જાય મુક્તિ જોઈએ તમારી પાસે મુક્તિ જોઈએ છે ચિંતા ના થાય દુનિયા માં ક્યારે પણ ચિંતા ના થાય એ બદ મળ્યા છીએ એટલે કૃપા કરીને તમે તારું જીવન જીવવા માટે પ્રેરણા મળતી રહે આ દુનિયા કોને બનાવી ના કરીને આપડે કહીએ અને વિકાસ ક્રમ ના નિયમ અનુસાર આપડે આગળ વધીએ છીએ નામ શું છે એના નામ તો ઘણા છે આપણે જે છે કે પણ એક પરમ ઓવરસુલ ઘણા કહે છે અંગ્રેજી સોલ બેગું દિન બનાવી છે એકલાય બનાવી તો પણ શક્તિ કેવી છે એ ખબર નથી અને કેમેરે બનાવે છે આપણે કહી શકાય નહીં એ શક્તિ કેવી છે એ ખબર નથી કઈ રીતે બનાવે છે એ કહેવાણી અમે ગુડ છે તમને શક્તિએ શું મદદ કરી અમને જીવન આપ્યું જીવન આપ્યું અમને અને સત્સંગ આપે છે અમને જીવન આપ્યું ને તો જીવન હતું ખબર નહી આ કેરા દેશે એની અંદર જીવ છે એવું લાગે છે ખબર નહી આ દેહ છે અને એની અંદર જીવ છે ભગવાન શું લે લે તો ફાધર મધર ની કે કેપેસિટી ભગવાન આપીએ છે ને આ ફાધર મધર ને કેપેસિટી ભગવાન એ આપીએ છે ને ના ના કોઈ કેટેગરી કેટેગરી આ દે મરીદ ના જાય ને કોઈ ને કેટેગરી નથી હતી છેદ શક્તિ નથી સર્વશક્તિમાન છે પણ ભૌતિક શક્તિ નથી વધારે સારા ભગવાન જે કુદરત છે એની નજીક જઈ શકીએ ભગવાન ની નજીક વધારે જઈ શકીએ છીએ એને ઓળખવા માટે તાત્કાલિક દેખાતો નથી પણ વિકાસ ક્રમ ના અનુસાર નિયમ ના અનુસાર કર્મ ના નિયમ ના અનુસાર થયેલું છે વચે કોઈ સુખ કારણ કર્મ નો નિયમ કરતી કર્મ નો નિયમ ક્યાંથી આવ્યો એમ કે કોઈ મહાશક્તિ છે એવું તો માનવું જ પડે ને કર્મ નો નિયમ ક્યાંથી આવ્યો નિયમ પણ મહાશક્તિ માનવી પડે એવું નથી જેમ ટુ એટ ને ઓ ઉપર જાય પાણી અંદર થઈ જાય આપડે લોકો ઇન્દ્ર એટલે મહાશક્તિ નામ પધલ આ વિજ્ઞાન થી બહુ થયેલું જગત છે જ્ઞાન જ્ઞાન એ પરમાત્મા છે જ્ઞાન એ પોતે અને વિજ્ઞાન એ પોતે જ પરમાત્મા જરૂર છે નહી માનસ લોકો તમે એવું માનો છો એવું નથી માનતો પણ આખું જગત જ પરમાત્મા છે એવું માનતો આખું જગત પરમાત્મા તારે પોલીસ વાળા રાખવાની છે જરૂર આપણે ઘરે ખોટી માન્યતા કેટલું પર આપડે ધર્મ પામ્યા નું ફર પેલું શરૂઆત બાળ મંદિર માં ધર્મ પાપે પામ્યા હોય તો આપડે ઘર માં ફેમિલી ના થાય એ તો જાય કઈ છે પીલે બદલા છે આ તો આપડે ફોરિન જેવી હોય તો જતી રે ક્યાં નહીં જતી રહે બદલ કઈ જાય બિચારા આમ થી મારે તેરી જાય તે વધારે થાય તો કે છોકરા ને ટીવી જોવા જવું હોય તો હું એને વાંચવા બેસાડું તેતો દબાણ ના કરે બરાબર ભણે જોયું આપડી છે એ જુદી વસ્તુ છે એ તો કુદરતી રીતે જવું પડે જવાનું કુદરતી રીતે જવું પડે એમ એમાં કુદરત ને એ રીતે પ્રયત્ન તો કરવો જ રે ને આપડે કેમ ખબર પડે કદાચ કર્યું છે મારા મિત્ર એક રમેશભાઈ હતા સંજીભાઈ ડોક્ટર હતા આપણે શું કરી શકીએ છીએ છોકરા મનમાં બહુ દબાણ કરે છોકરા મનમાં શું નક્કી કરે કે આપડે બહાર જાય બહાર ના અત્યારે હાથી રાખે ને મારું આવું ના કરાય છે મથે મન આમ કમ કમ ગેને જોવા દેવો ને પણ આ તમે તીમ જાય ચાલે તમે એવું કઈક બોલો કે ટીવી જોવાય જ જાય જ નહી આપણે આખો વખત શું બોલવાના આ તો જુએ મન આ બહુ જો આખો વખત તો પણે નહીં આ દરિયા ઉપર નીચે દબાઈ જુએ પસતા નથી તો હદી કે રે કવાય એટલે તર બાય બાય એટલે એ જ મારતી કે યાર મદદ ના પડે ન મારતી કે મતગજ પડે છે તે જ આવડે અને આ પ્રશ્નો હોય એ તો આ ગીતા હોય ને એ પ્રશ્નો હોય પ્રશ્નોતરી છેલ્લા છે શાંતિભાઈ પૂછે છે કે સહજતા પ્રાપ્ત થાય એવી કઈ કૃપા કરો સહજતા પ્રાપ્ત થાય એવી કૃપા કરો આજ્ઞા પાડો એ સહજતા બીજી સહસાય સહજતા એટલે પોતાનું કઈ કરવા પણ નહી આપનું વાંચન કરે છે આઠ વર્ષ થી આવે છે એ કેવું શિલા ઉપર મોક્ષ ની એનું જે વર્ણન આવે છે સિદ્ધ ક્ષેત્રનું વિરુદ્ધ ભાવ લખ્યું એટલે ગભરા વિભાવ નો અર્થ વિશેષ ભાવ થાય બધું વિરુદ્ધ ભાવ કરે છે વિશેષ એટલે પોતાના સ્વભાવ થી આટલું બધું જાણી શકે છે પણ બીજા નફરું હોય તો આટલું જાણી શકે છે જ્ઞાન આપવામાં આવે છે એને શુદ્ધ સંકેત પામ્યો એવું કહી શકાય કે એથી ઉપર ની ભૂમિકા છે પણ અહિયાં જે જ્ઞાન આપે પામે છે બધા તેને શુદ્ધ સંકેત કેવાય કે એથી ઉપર ની દશા છે મહાત્મા શુદ્ધ સંકેત ની દશા પ્રાપ્ત થાય છે એથી પણ ઓછી છે કયું ગુંઠાણું સંપૂર્ણ પ્રતિ બારમા ગુંઠાળે થી નીચે આવે જ નહીં બારમા માં ગયા પછી નીચે પાછો આવે જ નહી પાછો પડે નહીં એમ બારમા કલાક ચાલુ કરેક્ષા પણ ચડ ઉતર પણ ચોથા થી નીચે તો ના જાય ચોથે આવી અટકે ને જયારે પેલું પડે તો અગિયાર માંથી સીધા પેલા પડે હું લાગે પણ બારમા ગુણ સ્થાને ચોથા સુધી આવે પણ પેહલા સુધી આવી જાય બારમા પડે પડે એટલે તો બદલાય છે ગું બદલાય બારમું ગુંઠાણું કેવાય હા ભાઈ તો પછી કેમ નો હા આપેલી વસ્તુ છે બાળમું ગુથાણ ના કેવાય લેવાય તમને કોને કહ્યું અનુભવ થઇ જાય પડી જાય લક્ષ્મણ કે પડી ગયા પછી આપણા એ તો પડે પડે એ નિયમ થી પડે કેવું પડે એવો લોબો ના પડે ચોથા ગુંટાણા પાછો ફરી જાય પકડી રાખે તો પેલો ક્રમે ક્રમે પ્રાપ્ત થાય માર પડી જ એ અનુભવ કરેલો નહીં દી થઈ ગઈ પ્રતિ ના જોરે બધા ઉપસમિત ભાવિક ભાવ આખું જગત આત્મા કેવો છે કેવો નહિ એમ જ હોય કેટલી રીતે જાય કે એકલા આત્મા પ્રગડ થાય બાર માં ગુણવા આવ્યું વર્તનમાં જે છે તે છે તમારું શુદ્ધાર્થમાં વર્તન શુદ્ધાત્મા છું બોલી શકે નઈ હું શુદ્ધાત્મા છું એ લક્ષ્મણ રહ્યા કરે લક્ષ્મણ રહ્યા કરે આપડે હું સિદ્ધાર્થમાં છું લક્ષ્મ શ્રમિક માર્ગ એટલે પાકો કરી પાકો કરી શ્રમિક માર્ગ એકદમ પાક સિમેન્ટ પર દર્સા બહુ આ લાગે બહુ આ એ પાતાદાન પા પાતે જપકતે ત્યારે નારે ભુઈ મરી જાય પછી બે જાય ઉતા નારે મળી આવે રે હેડે મે કેન્ટીન મે જાતી એને પાને ની મે આ પ્રમાણે લખ્યું છે ને કે જો એટલે આગળ આવો વાત બધી શાસ્ત્ર ની કઈ પણ એમ દાદા સમજ એટલી ચેકો લાવવા માંડ આપડો એક વધારો થયો છે मोहन चाले एमा आ को रि રિલેટિવ રિલેટિવ આ તો અજવાડી વસ્તુ રિયલ વસ્તુ દસ લાખ વસ્તુ પ્રકડતા રિલેટિવ आज अवतार दादा भगवान नो जो अवतार है यस लाख वर्षे आयो ना यू कहवाय्रम विज्ञान થયા કરેના કઈ કરવું ના પડે પેલું કરવું પડે કરીએ તો થા કહીએ એટલે થાય નહીં કે પડે નહીં ભટેક ભટેક કરવા તે વાત તે જે જે સે સિકલિકલ થાય બધાય પૂછાય થાય ને તો પછી મોક્ષ આ રસ્તે થાય ને તે રસ્તે મોક્ષ નો માર્ગ છે એટલે પેલો બહુ એ થોડા દેવડા ટેક ઓવર અને આ તો ચક્કર થઈ છે લેફ્ટ માર્ગ બધા એક જાળે આની શરૂઆત કેવી કરવી तो के कर भी जो है नहीं? अक्रम आरुआ मुक्त कुरुआत मौखमन मौखिक मांगनी करवा मनोमन मागनी करने मौखिक દાદા ને આ પુનર્જન્મ ની ખાતરી છે પરીક્ષા <tum> પરીક્ષા <coughs> <am the> <coughs> પરિણામ તમારા તમારા હાથમાં ખરું કેમ પરીક્ષા આપ્યા પરિણામ શું આવ્યું છે તમારા હાથમાં ખરું કેમ આપડે તમારા હાથમાં નહી પરીક્ષા આપવી તમારા હાથમાં ત્યાં રિઝલ્ટ તમારા હાથમાં ક્યાં રિઝલ્ટ મતલબ ત્યાં કરે પૂર્વ પૂર્વભાવે પોઝિટ કર માનવતા કરી હોય તો સુખ આપવું બીજા દેવું દેવું વ્યવહાર ચોખ્ખો રાખવો એ માનવતા કહેવાય પોતાને જે દુઃખ થશે થતું હોય એવું કાર્ય બીજા તરફ ના કરવું એ માનસતા કહેવાય તો એવું વિચારી ચાલે મનુષ્ય માં આવે અને ભે વિચારી કહે જાય લૂટી ખાય ચોરી જાય બધા જાનવર ચાલક ને પૂછ્યું આપી દે એ દેવું ઘટ્યું જાય ફાયદો ના હોય ને બધા કરે એ દર જાય ભગવાની જરૂર નહી આપડે ફરી પાસે અધોગતિ ના પણ ક્યારે પૂછે છે માનવ ઓછી માનવતા છે માનવતા રહી છે માનવતા સુગંધ આવે સુગંધ આવે અગરબત્તી અહીંયા હરપી રે બે અગરબત્તિઓ ત્યાં બધા સુગંધી પહેલા અને કળિયુ પાછો જવાન થયો એ જવાની કળિયું જવાન કર્યું લક્ષણ થયા પછી ગયડો થાય તો પડી જાય બાળક હતો અધોગતિ એટલે પણ હવે સુધરવાનું છે હવે સુધરવાનું છે વિશે વર્મા અમે બે હાજર પાંચ માં સુધર છે એટલે કે હાજર પાંચ માં સુધર છે ના છું છું પ્રકાશ કરો બાદ થાય છે કયા રા મોક્ષ મોક્ષ નો સ્વાદ આવ્યા કરતો સંપૂર્ણ થયું ના હોય ત્યાં સ્વાદ આયા કરે મોક્ષિ પણ રહ્યા કરે તો કઈ કામ લાગે નહી કામ મોક્ષ ભટક કર્યા કરે પેલા ચાર ગુટા ચોથા માં ત્યારથી આગળ વધે તારીખ છ બાર પંચ્યાસી મહાત્મા શ્રી ડોક્ટર કે નથી ખાઈ જતો એટલે મન બહુ રે સારું રહે કોઈ પતા હાર તમારો થઈ છે આખો વિભાગ ઉત્પત્તિ વિભાગ કરતા નથી કરતા શિયા થયું નથી નિમિત્ત કરતા બે વસ્તુ જોઈ થઈ એ બે હાજરી હતી નિમિત્તે લખાડવા નથી બધા ભગવાન ની ઈચ્છા થઈ ભગવાન ની લીલા પરમાણુવાદ આરંભવાદ કેટલા બધા તમારે વિવર્તવાદ વિવર્તવાદ અને એવો ભગવાન ટુક થતો નથી લીલા ભગવાન કરતા હોય તો રામલીલામલીલા બધા નથી કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી આ કાળમાં પાછા સ્વચ્છ છે એને કઈ દે આ કલેક્ટર આ કહીએ દેવોળા વાર રોખાણ માર્યું કઈ જાય શું કરી ખરે તો મને કોઈ પૂછવા નહી આવ્યું રોટકો સાહેબ કે બીજા કોઈ બહુ જૂટ કોઈસ્તાન લાકડી માળા શરમજનક વસ્તુ છે આ તો પછી પછી પંચે હજાર વર્ષ યુગ એવો આવ્યો લાકડી ની માળા કઈ ગઈ પેલા અમુક વસ્તુ ની માળા બરાબર બગડી હોય ફેરવે એ પણ રાખીને લાકડા કુલસી નો લાકડા કુલસી કપાઈ ગઈ બધી મને તો જૈન સાથે કહ્યું કે મારા ફેરો મારા મારા તમે ફેર જો લાકડા ની માળા ફેર મારું અમ તો અત્યારે મારે ચાલુ એવું પડે